સ્વીકારી લેવું પડે આપડે હાજર થાય છે પણ પછી પેલું વધારે ખુદ હાજર થાય બધું જ્ઞાન આવી ગયું પેલું બાજુ ખુદ ખુદ કરે છે આટલા પૈસા ગયા આટલા ગયા આટલા ગયા મન મોરે લોભિયા ને ખૂચે લોભિયા ને જાય જાય જાય જાય જોયું હે વખત જોયું સંસાર નો પાર આવી દેહ વીર્ય વધે તો આત્મવીર્ય ઘટે એવું ખરું ચોક્કસ ચોક્કસ પૂછે છે જ્ઞાન પછી પણ ઘટે વધે તો આત્મવીર્ય ઘટેમ જાય જો વિચારો તો આગળ વધે ને વિચારો સરસ થાય ધર્મચુર ના હોય તો ફાયદો થાય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 હા રાત મોટર બિલકુલ પેલા નહીં પેલા મોટા મોટો ન્યાય છે આ ને ભગવાન નો ન્યાય છે ભગવાન નાય હોય તો પક્ષા દિવસ વિશે નિષ્ર્જ બે ને બે ગુણ્યા બે જ થાય એનું એવું ન્યાય બે વત્તા બે ચાર થાય ચાર થાય બે ગુ બે એ ચાર થાય ત્રણ બધા ત્રણ છ થાય નવ થાય ગુકાર વધે સર વધે ના વધે સર વધ ના ના ગુનાકાર વધે ના વધે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 લીધે <Tab>, જ <tip noise> હજુ સુધી નથી આપડે અપમાન કરનારી જગ્યા છે ના જગ્યા સારી સલામત થઈ ગયું એવી કોઈ જગ્યા નથી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 એ એ એક જ રૂપ છે સમજવાની જરૂર નથી જરૂર નથી મુક્ત થશે લોકો મોજ કરવા દેતા નથી કે લોકો ખાઈતા નથી આપવા બધ લાય સામાધાન થાય એ ધર્મ કરવો આપણે ભગવાન આપડે કરી નથી વિચારે આપડે એવું જાય બધા શું થાય કાળજે ઘા લાગેલા રૂજાય રોજા એ તો જ મોસે જાય જો ગુરુ બધું આવડું આવેડું બોલે તેની આ દુનિયામાં હજુ ને એમ લાગતું તું તાર મારા કાકા બધી ઊંચે મૂળ છે અને નીચે બધી શાખાઓ છે એનાથી બધું આ પૂટા પાંચ થી એનાથી બધું પાંચ ચૂતા નથી ઇન્દ્રિયો આશ્રમ થયા ઘરતા છે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 આવડું આવડું છે વાત નીકળી લાગ્યા કર્મ ની વાત નીકળી પછી ના ઈશ્વર હે પાણી લાગે ઈશ્વર હે એ તો ગંડ કોણ મારા તમારું તમારી પાસે બધું દેખાડ્યું પણ પુસ્તક માં હોય નહિ અધા એક વિચાર કર્યો છે બધા અપચ્રમ ભરવું છે બધા અપશ્રમ ધ્યાને ન્યાય કે ન્યાય ને ન્યાય નહીં બન્યું છે ને ન્યાય શું બન્યું છે કે ન્યાય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 ઉપર યોગ માં સવારે ધરાવે છે ત્યાં સુધી આ શરીર સડે નહી કશું થાય સ્થળે કરે પછી જીવ ના ભાઈ ડાકર કે નહીં કઈ સં્યાસી જેટલા એમને કશું દેવું નહીં દેવું કશું સંદેશ આપડે માગે માગવા આવે હોય તો લોકો એ ભમાયા થા લોકો ને પોતાના થોડા સાથ માટે પોતાની થોડી લાલચ કાઢવા માટે લોકો ને ભમાઈ મા લોક ગમી ગયું શું કરે બિચારો લોકો ને જરાક લાવેલી છે એક કલાક લઈ જાય છે તે તો કઈ જુઓ ખાણા બોલ બોલ છે આપેલી હોય એ મિલગત નાખતી અધિકારી બનતો હોય એ મિલકતે નાખી દે અધિકારી ના બનતા એ દીકરી જાય આપડે બિલાજી ગાય પકડે એના કરતા આપડે ત્યાંથી લઘુ ઉપયોગો એને કામમાં કામમાં કામમાં રાખીએ શું કરું શું બરોબર થઈ જાય આપણે ગંદા પૈસા આપડે બાપદા ને આપી દે પણ પછી અમારી પણ જે છે આપીએ ઉંધા છે બઉ જાતના દારૂ આ તો ઉતરે બીજા તો પાણી લેડે ને મળતી બેસાડું પડી જાય તમારે છે ને કુસંગ આ બધા કુસંગ જ છે બધા ગાયો દબો લઈ જાય પોતાના સ્વધર્મ ભૂલી જઈને આ બધાની સાથે થાય કુસંગત કેવાય વ્યક્તિ ભેગા થયા છે બરોબર ભાવના કરે છે ને કઈ બી નથી કરે છે જેમ પેલા માં બિલ તૈયા કરે છે લોકો ને હજી નો કરવાનું બહુ ખબર છે કોઈને બહુ ખ્યાલ નથી એટલે આજે જરા એનો વિસ્તાર કહેજો આજે આજનો સંસારીઓ પેલા ને અજ્ઞાની નવ કરવી અરે ન કરવી પણ નો કરવી જો ત્યાંથી રાખીને સમજી ગયો એટલે જરાબી સાસ રહ્યો તસુ રહ્યો તો આકાર દેવા નથી તું આ બસ છે અને તું ઓકડો નહીં રહે આકાર બેવા નથી કે ડબ્બો હોય ને માગે ત્યાં પણ કાઢી નાખીએ પછી બંધ પછી ચાલતું ડબ્બો ના જ અમારે કેમ બોને તમારે એટલે શિલા માં એવું એનું કરો જે થાય છે એ કરે એ ભાવ કર બધાય છે આ પેલી એને પોતે જાણી અને સંભાવમાં લાવે છે એના પૂછાય લાવવાનું પણ કર્મ ને અધીન એ લાવવાનું પણ કર્મ ને ને કે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 હા એ બરોબર છે આ પુષાર છે બે પ્રકારની પ્રગતિ એક સાધવ પુરસ્થ પુરુષ થયા પછી પ્રગતિ આ ભ્રાંત પુરસ્ત એ પણ પ્રગતિ થાય सत्वती कर्मो करता अज्ञान नहीं तो भाव कर्म सकता अज्ञान ठी करता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 जाती है की प्रज्ञा ऐसी प्रज्ञा ऐसी प्रज्ञा जब मिलती है तब सत्कार सब कुछ आपका हो आप जाता है <laughs> बनता है आज कठिनाई यही है प्रज्ञावान बहुत कम है आज कठिनाई ये है की प्रज्ञावान बहुत कम है सिमानी सारे है प्रज्ञावान बहुत कम है પ્રજ્ઞા જાગને કે બાદ સારા સંસાર સંસાર બદલ જાતાંકા સા લંકા સા લંકા लौका साहब लौका साहब लौका साहब के बाद ये लवजी लगा जा, लगा जा, हाँ लौका साहब हाँ और लौका साह ने मूर्ति पूजा के बारे में कुछ विरोध फिर उसके बाद ये लवजी धर्म सी धर्म की मुनि लौकाशानी पक्षी लौकाशानी पक्षी धर्म नवजी धर्म मुनि एरा पक्षी था ये सारंगासी हो गयी સ્થાનક વાસ્યો હા નોકા સ્થાનક વાસી બને સ્થાનકવાસી કે બાદ સત્ર આચાર્ય ભિક્ષો ને તેર પંદ ની સ્થાપના પહેલા જો આજ હા ચવરા બહુ ક્રાંતિકારી નય છે એક પુસ્તક મેં આપુ વિચાર વર્તન કંઈ દેખે તો વિશ્વ વિચાર થોડી વાત કરી છે નિરંતર પછી એના પછી પ્રશ્ન પૂછ્યો કે આપો કર્યા બિલકુલ ગળત ઓછો ભટકાની વાળી બાત કૃપા કરતા હોય મતલબ શક્તિપાત કિસા કરતા હેત શક્તિની ક્યાં રહે તબ લગ બોલતા કે હમ સત્ય વાત કહે બધી ગલત બાતો કરતા આપણા ચોથે સંબોહન નિર્ભર આદમી કો કરતા આપ ક્યા વિશ્વાસ કરેહિત કરવા એટલે આપણે તમે શું વિશ્વાસ કરો તો સમોહિત કરવામાં આદમી માટે કોઈ સપોરી કાર આદર રહેતાના આદમી કોઈ પંદર હજાર આદમી કો સંબોધિત કરવા ને તો મસ્તિષ્ક મસ્તિષ્ક જાગૃત નહી સંબોહિત કરવા મસ્તિષ્ક જાગૃત નહીં જાગરણ પ્રક્રિયા નહી તો મસ્તિષ્ક કોશ રહે કોઈ દૂસરી ચીજ કે આલંબન ની જરૂર નહી છે લાઈન હોય હા બિલકુલ ઠીક એકાંતિકા ભેટ વિજ્ઞાન બસો નહીં હમ ક્યાં કરો નહીં કે સમોહન તો અભ્યાસ ક્યા તો કરતા પર સહી નહીદુગર કરતા જાદુગર કરતા કરતા જાદુગર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 <laughs> हाँ तो शक्ति पाठ किया शक्ति पात करने वाली मुस्लिम भी होता है पार्टी भी है एक दिल्ली में एक आदमी आया नहीं है छत्तीसगढ़ में बेहतरीन मार्ग है मिठा मार्ग है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 માનતા કે કોઈ ભી આદમી કોંગ રોદાન બંધ હોના ચીએ ઠીક છે બહુ અચ્છા બંધ નો કુલ ભી કામ પૂરે સારી સમસ્યા આજ રોદાન આજ સારી સમસ્યા માનસિક તનાવો આજે સારી સમસ્યા આજે બધાને પ્રોબ્લેમ ઉઠ રોજ માનસિક તું બધા ધ્યાન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 તમે આ પહોંચ્યો એટલે કે જીદા આશરે ધ્યાન સત્ય ઘણા બસ એકતા હોય કોઈ ગાડી લે મારે તો ધ્યાન અગર બી અર્થ ધાર્મિક સહી અર્થ શાંતિપૂર્ણ જીવન જીતા અગર તો સભી સચ્ચા ધાર્મિક હોતા શાંતિપૂર્ણ જીવન જીતા હૈન મુદ્દા જાણે વાયર હો કારખાના ચલ રહ હે તો બહુ રહ્યા પકડા હૈા ચલા આત્મજ્ઞાન એત્મજ્ઞાન હોતી આત્મજ્ઞાન કઠોરતા ની હોતી તમારા નમ્રતા દેખાતી નહી કઠોર થાય શાંતિ મુક્તિ વિદુતા વિદુતા હા વિદુતા મૃદુતા યાદ ન હોય તો આત્મજ્ઞાન થીંગ થી નહી કમા કમા દઈએ હમક ગોલ હમક જમા નહીં હોય તો કે જ્ઞાની કેતા ગલત બાકી મા ફાયદાત્મજ્ઞાન જાિણામ હોના બિના બિના કુ હોય બિના વિજતા કે બિના ધર્મતા સ્પષ્ટ નહીં બહુ સુંદર સૂત્ર સંા સંમત ધર્મ કે ચાર દરવાજે શંસી મુક્તિ અજ્જય મધ્ય શાંતિ ક્ષમા મુક્તિ નિર્લોગતા આરજવર માનવ યુ ચાર સ્વાહાર એમને પ્રવેશ નહીં તો આગે ધર્મ ની વાત તો કહી હ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 આજ કે ધાર્મિક તો એ બન ગયે કે પચાસ વર્ષ ધર્મ કરે ધ્યાન મી ગયા દોન સાથ સાથ ચાલુ ધર્મ ચાલ રહ પચાસ વર્ષથી ધર્મ કરે ચાલુ કરું કે આનંદ અવતા પ્રગતિ મન હોય છે મન સો ચા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 સાધુ કા ભેસમી લીયા સાધુ રાહુ ની ક્રિયા અનંત જનમ કામ પર શુભ કામ નહીં અનંત જબા બહુ ક્યાં હમને એકવાદ નહીં અપવાદ નહીં એક आपने एक ने किया, नहीं किया मैं नहीं कम करता हूँ एक करता हूँ दस मिनट से